બેન પૂછે છે આ પ્રતિક્રમણ ના થાય જે ગાંઠો ના પ્રતિક્રમણ ના થાય તો પછી એ ઘાંઠ તો પછી બીજી નવી ઘાંઠ પડે કે નઈ એમાંથી ના થાય છે ખબર નહી તો એના હોય તો આ બધી ચારી ગમતી સમાધિ માંગ બહુ જ થશે અથવા દમિયંત્રી પૂછે છે પરંતુ તમે કહ્યું છો ને અમુક પ્રકાર નો ચારિત્રમો એવો હોય છે એ કેવા પ્રકાર નો હોય એમ બહુ પ્રકાર આ બધા કસાર ઊભા થયા વિષય માં ઉભા થયેલા જેટલા કસાય ઊભા થયા છે એ બધા વિષય માં ઉભા એ મોહના પછી ટુકડા થાય અમે જ્ઞાની આપી જ્ઞાન આપીએ ને ત્યાં ટુકડા થાય ત્યાં હોય મિત્યા તો મો પછી મિશ્ર મોહ અને સમ્યક્ત બહો સમ્યક્ત મોહ્યક્ત મોહ ના ગયો હોય તો સમ્યક્તો બો ના ગયો હોય ત્યાં સુધી ઉપસમ સંકેતમ સંકેત એટલે શું આત્મા હું આત્મા છું આ બધું એવું એને લાગે એક કલાક સુધી એવું ઘૂંઠાણું ઉદય આવે બધા કસાય બધું થયું નહીં બધ એટલે એને જે કલાક જે શાંતિ થાય આનંદ થાય એ પછી લાગે કરો માર આ વાત ને આત્માની જ છે પછી એ શ્રદ્ધા બેઠી ઉત્તમ સંકિર્તિ શ્રદ્ધા બેઠી અને જયારે સમ્યક તો મોહ જાય ત્યારે સહાયક સંકેત થઈ ગયો સમ્યક્ મોહ એટલે શું તેનો મોહ છે એ મોહ તો કરો ને હે એ સમ્યક્કતો મોહ ને ગયો આત્મા જાણ્યો કે સહાયક સંકેત થઈ ગયો કે સહાયક સંકેત થઈ ગયો તેની હાથે બધું મોહ બધો નિર્મૂળ થયો આ બધું ખાવ છો પીવો છો એ બધું શાના એ બધું મોહ નું પરિણામ છે શાનું છે અત્યારે ખાવ છો પીવો છો હરો છો ફરો છો ઊંઘી જાવ છો એ બધું પરિણામ છે પૂર્વે મોહ નું મોહ કર્યો એનું પરિણામ અને અત્યારે ચારિત્ર મોહ ગણાય કેવું જ્ઞાન લીધું હોય જ્ઞાન ના લીધું હોય તો બધા મોહ જ ગણાય ખરાબ હોય તો ગમે નહિ ખરાબ મોહ હોય તો અને હારો મોહ હોય ઉપાધિ ના થાય ર ખાવાનો એ કઈ જાતનો મોહ કહેવાય હલાઈ નાખે બધું પ્રકૃતિ ને એટલે નથી ગમતું અને રસ ખાતી વખતે ગમે છે માટે શું છે મો નહી એ ચારિત્રમો ના જાણું છું એવું એક જ્ઞાન હાજર રહ્યું એનું નામ ચારિત્રમો ને દેખો ચારિત્રમો ને જોઈએ સંકિત કેવાય શું કહ્યું ચારિત્રમો બધો ચારિત્રમો તમને આ બધું જ ચારિત્રમો છે મન વચનકાય ને જે બધી ક્રિયાઓ બધી ચારિત્ર મોર શંકિત થયા પછી ચારિત્રમો બે નહી તો મિથ્યાત્વ મોહ કેવાય કેવું મિથ્યા ગમે તેટલું સમજવા જાણવા છતાં જ્ઞાની પ્રત્યે નો મોહ છુટે બીજા ખર્ચસ્ત મોહ છે શું છે લઈ જનારો શું કહ્યું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 કારણ કે આ રાગ બધા રાગ માંથી છોડાવનારો એક જગ્યાએ રાગ બેઠો હોય ને એવું પ્રશસ્ત રાગમાં જે બેઠો બીજા રાગમાં એટલે જ આ મુખ્ય વસ્તુ તેથી આ જ્ઞાન વધારે હિતકારી એટલું જ પ્રશસ્ત રાગ ઉત્પન્ન થાય કેવું થાય છે એટલે બધું બધું આખું દબી જાય ધૂળ ધણી થઈ જાય બધું નહી તો કઈ થોડા થોડા વખત બધા કર્મો કપાતો એટલે માથા નહિ તેવો રાખ કેવું ચિતકારી જ્ઞાન વખાણ્યા છે શું કહ્યું અને આપણા દસ વર્ષ પેલા મેરેજ છૂટી જાય મેરેજ છૂટી જાય સમજે આ ગાળ માં તો જો કદી એ ના હોય તો બધાને બીજા સંસારી ના પણ નડે કેમ જબરદસ્ત નડે પણ આ તો બધું બધું ખલાસ થઇ ગયું શું થઈ ગયું આ વિજ્ઞાન બઉ જબરદસ્ત છે મારી ફ્રેકચર કઈ નાખ્યું કેવું છે આપડે ઊંઘતા હોય તો કામ કર્યા કરવું નથી પડતું ના ના બટન બટન કશું દબાવવું બટન દબાવવું નથી પડતું તમારે દબાવવું પડતું પેલું જ્ઞાનમાં બટન દબાવવું પડે આપડે માથાકુર કરવી પડે બધું કરીએ તો નામ થી જે મીઠા છે ને મીઠાસ એને બગવાને સુધાર સુધા સુધારસ એ સુધારસ ને પાછો શાંત સુધારસ કયો છે હા સુધારસ તો ખરો પણ શાંતિ છે શાંત સુધારસ શાંત સુધારસ સમકિત થાય ત્યારે અંદર થી સુવાસશે એવો અનુભવ છે એમ ઉપસમ સંકિત અંદર નિશાની કઈ એમ કે સુવાસ્ય સુવાસે સુવાસ આત્મા પ્રાપ્ત થાય ત્યારથી સુવાસી ધા જ્ઞાન કેટલાક મળે છે ને જય સત્રી રામીરા કેટલાક લોકો ને તો જનતા સુગંધ જ ફેલાય છે એ વસ્તુ જુદી છે ભૌગોલિક વસ્તુ છે જ્ઞાન પ્રતાપ છે શું છે જ્ઞાન પ્રતાપ છે બાકી આત્મા ને કશું લેવાત્મા સુભાસ નામ નો ગુણ જ નથી પણ એના પ્રતાપ થી થાય છે સુગંધી આવે ને તો અમુ દુર્ગંધુ હોય કેવું હોય હા એટલે સુગંધ ઉપયોગ જ ના દેવો પછી વડે પેલા માણસ કેટલું થાય શું થાય તમારી પણ નાખા તો અંગારા નાખતો અંગારા ઓલું તપી રહેલા હોય મારે શું લાગે પડખો આમ તો તપી રેલો સદ ધર્મ એને આક્રમણ કે તપ કરો કે શું કેપમાં તો તપેલું છે તારે પ્રયત્ન તો આપડે મહાત્મા બધાને ઘણા ઘણા ઈચ્છા થાય છે એના કાગળ લખ્યો છે કે મારે નિરંતર તીર્થના જ છે लाभ तो, तो, तो, आप तो अवश्य आपे भावना कही बहुत वस्तु भावना क्या था जगत ना कल्याण भावना अपना कल्याण नहीं पार्थे कल्याण આપણું કલ્યાણ થાય તમારે ઘરનું ચિંતા નહીં સારું છે એ બધું બધું આપણે ભાવના કરતા કરતા એ પદ પ્રાપ્ત કરી શકીએ એવું છે जब समकेत अमुक हद होमको आद है थे। कि है एक प्रार प्रार प्रार प्रार बदा ना करी को मैं करके लगे खरु હા છૂટવાના ભણકારા વાગ્યા છે ને એ ચોક્કસ થઈ ગયું શું ઉપાસ જીવા ત્યાં મોટા થતા થતા ટાઈમ લેશે ક્રમિક થવું એ હેલું નથી આ જે ગયું છે ને હેલું નથી મેવાય નહીટલે શું અરે ક્રમ એટલે શું ચાલે તમને છૂટી જઈશ એવું ખાતરી થઈ ગઈ સો ટકા ની रात्रि रात्रि थे दादा उतवे हाँ उतार क्रमिक मार्ग वाला आत्मा अकर्ता थे जुए सुक માર્ગ આત્મા અકર્તા સમજો નુકસાન થાય એમ કેમ આત્મા થઈ ને બોલે તો અગતા કેવાય ભ્રાંતિ માં કરતા આત્મા ને કેવાય એવું તમે જ્યાં સુધી વ્યવહાર છે તો હજી કરતા માનો નિશ્ચય માં આવ્યા હોય તો કરતા વ્યવહાર માં છો ને આર્ગ માં લોકો બધા જ્યાં સુધી વ્યવહારમાં છે વ્યવહાર માં સંકેત થયું નથી ત્યાં સુધી આત્મા કરતા વ્યવહાર માં થો માટે વ્યવહાર થી કરતા છે નિશ્ચય માં થયો તો નિશ્ચય થી એ એ તો વાત સમજવી પડે સમજ્યા વગર ખોટું થાય ખરી રીતે કરતા કોણ તકું કોણ કરતા સમજે દાદા બધા થોડી મહેનત કરવી પડે થોડી મહેનત કરવી પડે આપ थोड़ी <laughs> मेहनत करी पड़े पे आस्ते आस्ते समझे समझे खराब खेच आवाचाय ज्ञापाय मेहनत करे साधु महात्मा बदा साचु क्या समझ से આ બધા સાધુ મહાત્મા કેટલાક જીવો છે દુનિયામાં કેટલાક જીવો છે અસંખ્ય જીવો તો છે દાદા કોનું કોનું હલ બધાની વાત આપડે તો કરીએ ને કલ્યાણ જલ્દી થાય ને બધાનું હા સાધુ આચાર્ય જ્ઞાની બધા જૈન ધર્મ ના સંપ્રદાય બધા એ મતભેદ કાઢીને ખાઈએ કયું મતભેદ નો ઉકેલ લાવીએ મહારાજ કે છે ભગવાન ના વખત માં ફાટિયા હતા અત્યારે ભગવાન જગત રહ્યું નથી બરોબર પણ હવે તો ફાટિયા બહુ મોટા થઈ ગયા છે ને દાદા બહુ મોટું થઈ ગયું છે ને ફાટિયા તો બહુ મોટા થઈ ગયા છે ને હવે તો એ અક્રમણ વધે ને આપ આવી ગયા પણ આક્રમણ જ એમને તે આક્રમણ ના થાય કોણ ફરી કરે ઠંડો ફરી કરે આ લોકો આક્રમણ થાય છે ને એ પાછા મને કેમ થઈ છે આક્રમણ જ એને ત્યાં આપડે એને ઠંડુ કરીએ આ તમે દ્વારા ઉપદેશ આપીને ઠંડા કર્યા તમે શાંત તો ના આવે ખુબ ગમી કરી પછી ચાપતે છે તો બગડી જાય છે આજ વાત એ લોકો કરતા દાદાનું સરવે પેલા ઘોડી વાત કરે શું કરે પછી બંધ જાય બે પગ થઈ જાય ચાર પગ આ રોટલી ખાતા ખાતા તારા ખાવાનો આ કર્યું એ જીવો બુજો ચારે ગતિ વિશે ભય છે એમ જાણો છોટા ભાઈ છતાં વડા આવે શું કરે છોટા ભાઈ ભાઈ કોનું નામ કે ભાઈ કે જે ભાઈ આપણને લાગતો હોય આપડે વાગે તારે આપણે જાણું કે સાચો ભાઈ વાગે નહિ નથી તમને ખોટા ભાઈ જ ને થોડા નઈ ભોગવીજ પરથીકો માટે દાદા નું નામ લે તમે હું ત્યારે એથી આધાર દરેક ને પોતા અમુક જ માણસ આવે સારું રહે ને વેદની જોડે નઈ ને આદની માણસ ને ઓહો એ સહન થાય નઈ એ તો આ જ્ઞાન ને લીધે સહન કરે છે બીજો કર્મો બંધાય રેડી રેડી ને ઘાળે દ એક એમને એ બઉ લાગે છે કે આવા ઉદય આવ્યા કે દાદા પાસે જવાય લઈને દાદા દર્શન થાય પછી ભગવાન એ આગળ ના હોય તો એની રક્ષા કરે શું થાય ભાઈ એટલે આ બધું પોતાની ભૂલ્યો નડ તમને અસા ગમે અસાતા ગમે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 ગરમી લાગી હોય કરી છે પચીસ છ ઓગણીસો ઇઠ્યોતેર રસિકભાઈ નારીચેડા ને ત્યાં અંદર જય સચિદન છવ્વીસ છ ઓગણીસો ઇઠ્યોતેર દાદા દર્શન લક્ષ બેસી ગયું માછી ના પગલા ભરા સામૂહિક પચાસ સાઠ કે પહાત્મા એ વખતે જૂના મહાત્મા બધાને ખબર પડે અમારે અમને પોતાને કોઈ વાર થઈ જાય છે ના એમની કલાક જે અમને એમાં સામાયિક ગોઠવી દેવી નવરા પડ્યા ને એટલે નવરૂ મંદિર નઈ ને રાખે તો ભાંગોડ કેવું બધા અગપણ વિધિ કર્યા કરે છે થોડું સમજાય નઈ ને એટલે પછી પાસે સમજાવું જોઈએ ના આવતું હત એને થાય બીજે ના થાય તેમ છતાં આપણને આ ગ આપીએ છીએ કેવા જ્ઞાન કેવું જ્ઞાન પચતું નથી એટલે આપણને આ કેવા દર્શન થશે એ તો આ કામ માં પચે એવું જ નથી એક જ કલાક માં થઈ જાય છે લાખ અવતારે જે ના થયા પ્રાપ્ત કરે છે જે મારા મન વિચારો છે એમાં સફળ થઈશ એટલે મારા વિચારો એમ છે એની બાધાઓ તો નહીં જ આવે ને કેવી છે મારા વિચારો નિશ્વાર્થ લોકો સેવા કરવાનો એમ કોઈ વખતે કેટલા દિવસે રેવાના થઈ તો કાલે જ એક દિવસ માં તમને એ બોલ્યા બોલ્યા કાયમ એવું કે છે મુસ્લિમ વ્યુ પોઈન્ટ ઇન્ડિયન્સ નોટ બાય ફેક્ટ એના વ્યુ પોઈન્ટ થી બરોબર છે દર થી બધું જેવું દેખાય એવું જ બોલે ને લોકો ધ્યાન કરે પણ તમે આ બાજુ બેઠેલા છો તમને પાસે દેખાય છે પાસે નઈ દેખાતું છે આમ બેઠા પાછી દેખાય થાય ને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 છૂટકાર ને આ સંસારમાં એક ક્ષણ વાર સુખ કોઈ જગ્યાએ ના પડે જે સુખ દેખાય છે મૂર્તિ સુખ છે મૂર્તા છે બધી શું છે લગન માં લોકો મારે છે શું વાત કરે છે લગ્ન માં માલતા છે અને લગ્ન માં છો ને મારે ત્યાં કેમ આ લગ્ન છે પણ મરવાનું ત્યાં હા એ છે એ છે તો બડકી બરવા સુખ નથી આમ તો કહેવામાં આવ્યું ખાતા ખાતા રાડા ખાવા જવાનું છે આ કલયુગ નો અસર એવી છે એટલી બધી અસર ખરાબ થયેલી છે કલયુગ ની રાડાતા રાડાવા જવાનું છે રાડા તો બધા ઘાસ ને આમજો ઘાસ ખાવા જવાનું છે રોટલી ખાતા ખાતા તો જોયે ને चार कलियुगु ना दादा कहवा कल असर मन मरता मरता जीवे એવું કહેવામાં આવે છે કે માણસ મરતો નથી આત્મા મરતો નથી એ તો જીવે જ છે આત્મા રૂપ થયા નથી શાંતિભાઈ તમે શાંતિ ભી આત્મા છો હું તો આત્મા છું પણ નામ શાંતિભાઈ છું હા પણ અત્યારે શાંતિભાઈ અસર થાય છે શાંતિ ભી તમને અસર થાય છે ઘરે તો તમે શાંતિ બી શાંતિ આત્મા નથી કેવા થઈ ગયા છે આ બધું આત્મા આનંદ માં તો નથી કે આનંદ માં તો નથી તમે આનંદ જોયો નથી આ દેવ જોયું છે ને મૂર્છા જોયે છે શું જોયું છે હે મસ્તી ગધેડા મસ્તી ગધેડો રાજા પોતાના આત્મા એક જ્ઞાની પુરુષો પાપ ધોયા લે અને આમ કૃપા ઉતરે જ્ઞાની પુરુષ એ કોણ કેવાય જાણો છો તમે બે હારી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 કોઈ અગમ મનુષ્ય આ કુદરતી છે બેડ છે તમે એમ કહો કે ના બોલે તમને અહંકાર હોય કે હું શું કરું અવરોધ થાય તકે મેં હું બોલ્યો અને અવરોધ થાય તારે શું કર્યું એવું નઈ ફરી આવી લાભ ઉઠાવ ભેગા થાય છે મંગળવાર આવવાના છે એટલે તમારા મન નું શંકા કરી લેજો આવું પૂછવાનું તમને જ્ઞાન લીધા પછી દાદા યાદ આવે છે ખરા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 કઈક શાંતિ થઈ ગઈ સિદ્ધાત્મા છું ના હોય છોકરા નથી આવતા એમને છોકરા જમી બધું પણ આપડા જેવું નહી મરી જાય આ તો બઉ ડાહી પ્રજા નિરાશ્રિત પ્રજા કેવી ભગવાને આકરો આપવા તૈયાર નથી મનુષ્યો આકરો આપવા તૈયાર નથી કારણ કે એક અક્ષરે પણ માનતી નથી આ પ્રજા અક્ષરે અક્ષરે ભગવાન નો નથી માનતી એની વાઇફ નો મને સાહેબ ના મને બીજા નો મને પણ અક્ષર ભગવાન નથી માનતો બારગામ જતા બારવાટિયા મળ્યા ધારીઓ દેખાડ્યો એટલે છેલ્લે દેખતા જ મનમાં થાય કે મારું શું થશે મારું શું થશે એવું કે ના થાય જેને મારું શું થશે ન જય સચિદાલ પછી પૂછવા જ પૂછજો હા બધું भगवान छे के संयम वगर मोक्ष न पर संयम पुरुष छोकरा लक्ष्मी घर बार बदा ना त्याग करवाय शु कहवायम ना कहवा એ સંયમિત હોય તારા સંયમ કહેવાય તો આપડે ક્રોધમાન માયા લોક આપડે જીતવા ધારીએ તો જીતી શકશું સંયમ એ કે કે આપડે ક્રોધમાન માયાલોભ જીતવા ધારીએ તો જીતી શકીએ સંયમ